માત્ર રહેવું અને ભૌતિક સુખો મા એક ભૂલતું નથી બલકે માણસે આત્મસાક્ષરકારની કોશિશ કરવી જોઈએ અને તત્વજ્ઞાનને એપ્લાઇડ એપ્લિકેશનમાં લાવવું જોઈએ એવું મને લાગે છે અને છેલ્લા લગભગ આમ તો પહેલાં ભૌતિક વિચારશ્રેણી હતી અને ત્યાંથી મારા વિચારો બદલાયા થોડા અને ત્યાર પછી મને આમાં ઇન્ટરેસ્ટ આવ્યો આધ્યાત્મમાં અને પછી મેં વાંચન શરૂ કર્યું અને મને એમ લાગ્યું કે દુઃખો ગમતા નથી આ સ્વાભાવિક છે કોઈ કોઈ પણ જીવને દુઃખો તો ન જ ગમે દુઃખ વગરની ભૂમિકા છે ખરી દુઃખ વગર હા શાસ્ત્રોમાં વાંચતા એમ લાગે છે કે જયારે માણસે છે ત્યારે એ દુઃખો આજે એવું ઉપનિષદ ઉપનિષદ માં છે કેવા માણસો નો વાત કરી વ્યક્તિઓ જીવન બધા વ્યક્તિઓ કેવા આપડે અત્યારે શિરિસ છે ને હાજી કઈ નઈ ને શિરિષ તો તમારું નામ છે નામ ઉપરે ખર કોણ છો ખરેખર આત્મા છે એવું શાસ્ત્ર માં છે તો માની પણ હાથમાં થઈ ગયા હાથમાં થવાની ઈચ્છા છે પણ આકાશ જેવું આઈ મીન કે આકાશ જેવું સ્વય વ્યાપક અને સમજસ નિર્ગુણ એટલે એક ગુણ છે માટે શંકરાચાર્યુક ગુણો છે કામ લાગે નિર્ગુણ ને શું કામ લાગે દાદા આત્મા તો નિર્ગુણ છે ને ના આત્મા નિર્ગુણ હોય નઈ આત્મા તો આનંદગુણ નું નામ છે શાશ્વતી વસ્તુ બધી સગુણ હોય કેવી હોય સગુણ હોય પોતાના ગુણધર્મ સહિત હોય તો જ શાશ્વત હોય પણ દાદાજી પ્રકૃતિ ત્રિગુણાત્મક છે પુરુષ તો નિર્ગુણ છે પણ પ્રકૃતિ નો ગુણ થી નિર્ગુણ એ તો પ્રકૃતિ નો એક ગુણ નથી आजी आजा। आजी तो चली जाए मरी जाएस લોકો ચોપડવાની બીજાઈ ધર્મ શીખવાડ્યો તો બધા ચિંતા પડ્યા તમે ધર્મ કેવો શીખવાડ્યો તો આ લોકો ચિંતા પડ્યા ઉઠતા વધારે ચિંતા ધર્મ શીખવાડ્યો પચાસ જણા્યા થાય ના હતા એટલે એની ગુનેગાર માનતા જ નહીં મે તો કદાચ એ બહુ ગયો પણ આ લોકો ને શું થાય છે આ લોકો બાકી કામ ન હોય જગત માં હોય જ નહી કોઈ વસ્તુ વસ્તુ ગુણવારો ગુણવારી ઇટ્સ વર્કિંગ કઈ ને કઈ કામ લાગે ને આ કઈ ને કઈ ભૂંડ તો હોવાના જ હે કઈ ને કઈ ભૂંડ તો હોવાના જ હા ને આત્મા ને છે ને ને આ મેડિટેશન શરૂ કરે છે તો મેડિટેશન લગન કર્યું કે નહીં કર્યું હાજી લગન કરેલું મેડિટેશન કરવા જેવી ચીજ એ અમે બેહારીન કર બેહર જ મન દેખને આમનું વાકે મેચે નહીં કોણ ઓન કર નહીં તને સમજાવો ને ક્યાં સુધી ભણેલો આગળ ગયેલો છે આ એટલે હું તને કહું મેડિટેશન એ અહંકારી અહંકાર હોય તો મેડિટેશન ના હોય મેડિટેશન હોય તો અહંકાર ના હોય એટલે ધ્યાન જ હોય તો અહંકાર ના હોય અહંકાર હોય તો અધ્યાન ના હોય અહંકાર તો છે જ અહંકાર તો અહિયાં છે જ એકાગ્રતા કે શું કેવાય એકાગ્રતા એકાગ્રતા એકાગ્રતા એને ધ્યાન નાખ્યા લોકો આ લોકો તો ને કાંતે ભાષા નો શીખવાનું જ્ઞાની પાસે ભાષા હોય કે જેને આગળ નવો અર્થ ના હોય એમ પરમાર્થ કેવાય શું કેવાય પરમાર્થ એ શબ્દ નો છેલ્લા અર્થ પરમાર્થ હોય કેવો હોય પરમાર્થ એ પરમાર્થ ની આગળ કોઈ અર્થ નહીં ધ્યાન એ પરિણામ છે શું છે પરિણામ છે ધ્યાન એટલે આ વસ્તુ ઉપર એકાગ્રતા કરું તને આકાર થવું कार एक अहंकार नय नक्की करोक्ष हाँ मोक्ष મોક્ષ નું ધ્યાન ઉત્પન્ન થાય શું થાય તને સમજાય છે ને ધ્યેય બે એકાકાર થાય એટલે ધ્યાન ઉત્પન્ન થાય અગિયાર તો બીજું ધ્યાન તમને કવું કે તું તને કોઈ ઘર મળે ને એટલે તને ધ્યાન ઉત્પન્ન થઈ જાય થઈ જાય ધ્યાન ઉત્પન્ન થઈ જાય ધ્યાન ઉત્પન્ન થાય પણ એ રૌદ્ર ધ્યાન કેવાય કેવું રૌદ્ર ધ્યાન કેવાય कोई उत्पन रो आ, था था क्रोध उत्पन्न क्रोध ने तू एकाकार तारे ध्यान उत्पन्न शु थो ક્રોધ માં તું એકાકાર થયું પેલું ધ્યાન ઉત્પન્ન થયું સ્વાભાવિક હાજી હા એટલે હવે મેડિટેશન આવી રીતે ના કરીશ આ તો મગજ ખરાબ કરીને ગાડા કેટલાય બની ગયા મારા માતા ઘન ચક્કર બન્યા છે પોતે હું બાળ હતું એવા ભયંકર રોગો માં પોતે લોકો માં જ નાખે અરે સાયન્ટિફિક હોય છે વૈજ્ઞાનિક ધોરણ હોય છે આવી ગપા માં રહે दाता तरीके तू हाँ जी धेय शू भ्रम ब्रह्म तो एकजुक्ता सविकल सामी दशा उत्पन्न खरु दादाजी पहला कल्पना कल्प। आ, में आ, आ, में बने एक जयिकल्प सामने उत्पन्न कल्पना जयरूपता है तरह सविकल्प લોકો નાખ્યા કલ્પના થી ભ્રમ પેલો હોય અને નિર્વિકલ્પ ભ્રમ પેલો હોય શું કર્યું પણ દાદાજી જ્યાં સુધી मन आख एक उप थी गुजरे नो भ्रम्पना आपने बना આયો, પોતાના સ્વતંત્ર ગુણધામ ધરાવે છે સ્વતંત્ર પોતાના ગુણ અને ધર્મ બંને સાથે રાખે છે જાણવું જોઈએ શાસ્ત્રો ના આધાર થી થોડું ઘણું ખબર પડે ત્યાં પછી જ્ઞાની પુરુષ કૃપા પ્રાપ્ત થયેલા હોય ગપ્પુ છે અને લાડવા દેખા છે કબીર તો બહુ મોટા માણસ થઈ ગયા છે એવું ધ્યાન કરતા હશે ધ્યાન કરતા કબીર બોલ્યા કે ભૂખ લગે તબુ નહી સૂજે શું કે છે ભૂખ લગે તબુ નહી સુજે જ્ઞાન ધ્યાન સબ રોટી મે બધા ભટક ભટક કરે લાડવાની વાત ઊંચા કરે નઈ તો કોઈ જમાનો એવું કેવાય રહ્યું છે બહેરી ને બે ધ્યાન કરે એવું કેવાતું છે પણ આ જમાના માણસો સ્ત્રી રૂપ થઈ જાય પણ એટલો અનુભવ થાય ને સ્ત્રી રૂપ થયો એટલો અનુભવ થાય ને જેનું ધ્યાન કરે તે રૂપ થવાયું એટલા એ ભ્રમ છે એ આત્મા છે વેદો ઉપનિષો બધા હવે એ વેદો માં વેદો માં આત્મા ના હોય ઉપનિષદ માં આત્મા ના હોય કોઈ પુસ્તક એવું ના હોય જેમાં આત્મા હોય નેતી ને બધા કરે છે ના એ ચાર વેદ ભણી રહે ની જેને સ મુખે વેદ કરે છે ત્યાં જ્યા છે શું કે છે એવા જ્ઞાની પુરસ્પા એટલે વાત સમજવાની છે અહિયાં આવ્યો છે પણ આ બધું મગજ કેટલી બેટેન્શન થઈ ગયેલા ધ્યાન કરવા જે હા અહંકાર જે કર્યું છે એને એને એકાગ્રતા કેવાય શું કેવાય અને એકાગ્રતા કોણ કરે એક માણસ કેતો ત્રણ કલાક વાળા કેમ એકાગ્રતા કરો છો નથી દાદા કઈ દુઃખ નથી પણ આ મોક્ષ માટે પ્રયત્ન મોટમે એકાગ્રતા શું લેવા દેવાતાના રોગીઓ કરે જે એકાગ્રતા કરે છે કોઈ જાય તારા જેવા જ્ઞાનીઓ એકાગ્રતા કરે છે તે કરે વ્યતાનો રોગ હોય ખરો કરે तो है है तो आ, तो तो नहीं बी आई वस्तु मन ने व करव आखा संसार वाला બંને બસ કરવું એટલે ચૌદ લોક કરવા જેવું જો રામાજી નું બસ માણસ થઈ ગયું છે કેવા પૂછજે બધું બધું જાણવા જેવું બધું દૂધ પાક કરવા બધે કડી થઇ જાય ખે મીઠું નાખ્યું મીઠું આ જમાનો આ જમાનું મીઠું ખડ જેવું શું થયેલું બધી ગેરન્ટીડ વસ્તુ એને કેટલા વર્ષથી જ્ઞાન લીધું છે દેખાય છે કેટલા કેટલા દોસ્ત જોઈ નાખો છું એટલે હવે કેવી રીતે જેવી તો ચાર પાંચ દેખાય ના ચાલતા નથી આવડતું આમ ચાલુ છું બધા બઉ પોતાના દોષ ચડે નઈ શું કારણ કે ક્રોધમાન માયાલોભ થી અંધ છે શું છે લોભ અંધ ક્રોધ નો અંધા નો અંધ અંધ અંધા થઈને ફરે છે કેટલી ઉભા ચિંતા થઈ હા ચિંતા તો થાય ને થાય તો કૃષ્ણ ને થાય આપણે શું થાય આપણે શું આપડે ગુનેગાર છીએ કૃષ્ણ વાસુદેવ એમને ગુના કર્યા હોય વાસુદેવ થાય અને કૃષ્ણ તો એમ કે જીવતું સિંધ ને સૂચના કરે કૃષ્ણ ને કરવું હોય દાદાજી ભક્તિ નો જે રસ્તો છે એ બી ઘણો લાંબો છે ભક્તિના અંદર તન્મ આવી જી અને ગોપીભાવ ઉત્પન્ન થવો એ બી ઘણો રસ્તો લાંબો ગણો રસ્તો છે અરે ગોપી તો એવું છે ને કે ભગવાન હોય તો ગોપી થાય ને કરવાનું જે ચૈત મહાપ્રભુ અને રામકૃષ્ણ પરમહંશ જે મહાભાવન કરેલો મહાભાવ અને એવી રીતે આજના જમાના માં મહાભાવ મહાભાવ સ્ટેજ પર લઈ જાવ એ ઘણું અશક્ય છે એ બઉ ભાવ જવા માટે બઉ અશક્ય છે રામકૃષ્ણ પરમ જે ભક્તિભાવ જે કર્યો ભક્તિભાવ હતો માતાજી બઉ અને માતાજી ની કૃપા હતી એમાં ત્યાં હિન્દુસ્તાન લોકો શું કે સમાધિ સમાધિ તને યાદ છે શું કે સમાધિ હતી પોતે શું અનુભવ થાય दादाजी अः प्रकाश नो अनुभव थे मानसिक प्रकाश न कल्पना छे। कल्पना छे। બધી કલ્પના લોકો કલ્પનાઓ ને સત્ય માની છે બધું કરી છે આંખની લાઈટ ધતુરી માટે ફરી આમ કરવું નહીં એટલું આખ નું લાઈટ ધતુરી ભયંતર લાઈટ મેં ભરી દીધું પછી જુદો દેખાય છે મને હાજર તમને દેખાય છે આત્મા જુદો આજે તમને દેખાય છે તમને દેખાય છે આ બધા દેખાય એવું છે આ બધા આગળના મહાત્મા પુરુષ હોય તો બે પુરુષો થઈ ગયા બીજા બધા છે એક તો રમણ મહર્ષિ અને એક છે તે રામ સમાધિ લોકો હિન્દુસ્તાન ના લોકો સમાધિ સમજતા સમાધિ કોને કહેવાય તે હિન્દુસ્તાન ના લોકો એટલું સમજે હેન્ડલ મારી ને સમાધિ કરવી એટલે હું કેન્ડલ મારી ને હાથ ના તું કે સમાધિ નો અર્થ સમાધિ એટલે થી વ્યાધિ ઉપાધિ ની અંદર સમાધિ રે એનું નામ સમાધિ શું કામની નિંદ્રા માં સમાધિ આવે એ શું કામની હિન્દુસ્તાન ના લોકો નિંદ્રા ની સમાધિ ની સમાધિ કે સમાધિ ને સમાધિ બાર નું બંધ ના રહે ને સમાધિ ના કહેવાય એ નિંદ્રા કેવાય શું કેવાય બારનું ભવન ના રે અત્યારે બારનું ભોધ થતું આપડે ડાકર બોલાવું ના પડે પણ સમાધિ ના કેવાય નિંદ્રા કેવાય શું નિંદ્રા કેવાય નિંદ્રા ઊંઘ કેવાય નિંદ્રા આ નિદ્રા ઊંઘ થી નિંદ્રા કેવાય આ જાગ્રત નિંદ્રા શું કેવાય અચ્છા સમાધિ દાદા સમાધિ કરતા બોલતા વાતચીત કરતા કલાસ કરતા ખા ખા પીતા બધી વખતે સમાધિ જ હોય નિરંતર એમ નામ સમાધિ કહેવાય જાગ્રત સમાધિ હંમેશા તદ્દન હંડ્રેડ પર્સન્ટ જાગ્રત નામ સમાધિ કહેવાય સમાધિ શરીર માં કશું થયું તે પણ બધું ખબર પડવું જોઈએ આપવા માંગુ છું આપેફાર થઈ જો ના ભણેલા છોકરાને એક્સેપ્ટ કરેલું છે બિચારા અને સમાધિ એટલે મનના લેયર માં કોઈ ગયેલા હોય છે કેમ હોય છે આ શરીર માં મનના એટલા બધા લેયર્સ છે એ લેયર્સ પૂરા થાય ત્યાર પછી બુદ્ધિ ના લેયર્સ છે બુદ્ધિ ના લેયર મન ના લેયર પૂરા કર્યા અને બુદ્ધિ લેયર પૂરા કર્યા છેલ્લા લેયર માં એ બુદ્ધ ભગવાન બુદ્ધ થયા શું થયું શું થયું એમ એટલે આ આ જગત હિન્દો આપડા આપણા લોકો મનમાં ખોવાઈ જ આ છોકરા દેખે ખોવી જાય આ સ્ત્રીઓ છે સાડી દેખે એમ ખોવાઈ જાય આપડે ઘેર આવે તો આપણે કેચિત કેમ થઈ ગઈ બેચિત કેમ થઈ ગઈ એ ખોવાઈ ગયેલું થયું હોય ખોવાઈ ગયેલું અને આ જે સંતો તે અંદર એવા લેયર માં ખોવાઈ જાય માથાજી ની પાછળ માં આ પુસ્તક માં નહીં ચડ્યા વાત ચાર વેદ ની ઉપર ના વાત કરે ચાર વેદ માં આવું હોય નઈ લખેલ ના હોય ચાર વેદ ને તે ઓળી ગયા જ્ઞાની ગુરુ જે તમામ શાસ્ત્રો ઓળખી ગયા જ્ઞાની ગુરુ દેખ ધર્મે નથી કાતિ રમણ મરજી પણ આ ટીકીટ હતી મોક્ષ માર્ગ નથી એ અન્ય માર્ગ છે સંસાર માર્ગ દાદાજી મોક્ષ માર્ગ એટલે મૃત્યુ પછી બીજી વખત જન્મ ના થાય मोक्ष मै क्यों शरीर जय शरीर जय पड़ी जाए शरीर जय पड़ी जाए जन्म आई, जीवता दुख ना अभाव वर्ते संत दुख नो जनक विदेही लगे विदे मुक्त जीवन मुक्ति हाँ मुक्ति પછી સાથે મુક્તિ પછી બીજો જન્મ થઈ શકે આપડે એક અવતાર એક અવતાર લેવું પડે બે અવતાર લેવો પડે ત્રણ અવતારે પણ અહીંથી દુઃખ નો અભાવ થઈ જાય કેવું દુઃખ નો અભાવ અને સમાધિ રે કેવી સમાધિ સમાધિ જાગ્રત સમાધિ આવી સમાધિ ના ચાલે અને સર્વિકલ્પ સમાધિ કોઈ જગ્યાએ નથી હિન્દુસ્તાન માં સવિકલ્પ સમાધિ ને કઈ પણ ઉપાધિ માંથી બહાર જ નથી નીકળતા ભગવાન ના દર્શન થાય છે વિથ ફોમ આકાશ સાથે અને એમની સાથે જે વાતચીત કરે છે એ કઈ જાતે સમાધિ છે એ કે છે કે સાકાર ભગવાન દર્શન થાય છે એમની જોડે જે વાતચીત થાય છે બંધ થઈ જાય એમને જે સાક્ષાત્કાર જે થાય છે ને એ કેવો સાક્ષાત્કાર થાય છે ભાઈ કૃષ્ણ ભગવાન દેખાય શું દેખાય શ્રી કૃષ્ણ દેખાય આપણી અંદર મોરલી સાથે દેખાય આપડે પૂછીએ કે શું તમે દેખાય છે એને જેવા જોયા હોય ને એવા દેખાય મેં દેખાય બાર છો જોયો હોય ને એવા દેખાય શું દેખાય જેવા જોયા હોય એવા દેખાય બાર જેવા જોયો હોય ને તેઓ અંદર દેખાય દાદાજી બધા ભક્તો છે નરસિંહ છે હું કઉ છું તે ઉપર સાચા પણ સાચું હૃદય ભક્તો સાચા છે ને હાજી તે ચાચા હૃદય થી એમાં એની પર એક છે પણ એ છે તે વાત હકીકત નથી વાસ્તવિકતા નથી એમ તો સાચા શ્રી કૃષ્ણ તો એ સાચા અત્યારે જ્યાં શ્રીકૃષ્ણ હશે એ નથી એમ મળી ગયા તો દેખાયાત ને તો નરસિંહ માતા છોડત જ નહીં પછી જવા દે કે એ કે કાચી માર્યા નથી દેખાયા એ નરસિંહ મહેતા નરસિંહ મહેતા બોલ્યું આત્મા આપડે જ્યાંથી છીએ ને ત્યારથી જ ભગવાન ભગત તરીકે બે ભેદ તો આપડે છે જ અને એમાં આ રીતે શું પ્રગતિ માંડી તમે કગવાન દેખાય છે ત્યાં નો ભગવાન એ તો દ્રશ્ય છે શું છે દ્રશ્ય છે ભગવાન ક્યાં છે અને જ્યાં આગળ જવા અન્ય મત જુદો છે એવું લાગે છે સમજવું નથી માણસ હા એ વાત કરી અન્ય મત જુદો છે એવું મને લાગે છે કશું સમજો નથી ધર્મ છે પણ એનો મર્મ નથી હા મર્મ વગર નો ધર્મ શું કરવાનો જેનો મર્મ ના હોય એનો ધર્મ અને તમે ખોટા છો હું સાચો છું એવું ઠરાવ અને પાછો અમારું સાસું છે તમારું ખોટું છે એના માટે મોટા ભાગ ચાલે દેખાય કે મહાન બુદ્ધિશાળી હતા ભક્તો સાચા સાચા ભક્તો પણ થયા છે નરસિંહ મહેતા આખો કબીર સાહેબ કબીર સાહેબ મોટા મોટો ભક્ત કબીર સાહેબ કરે છે નાદભ્રમ સંભળાય છે એકાગ્રમ સાધન એ તો ના સંભળાય નઈ તો તમારે મારે ઘરો હાથમાં આવી ગયો ગયું સાધન લાગતું નથી સાધન કેવા જોશે બાજુ યથાર્થ સાધન જોશે આ ગમે તમારા કલ્પિત સાધનો ત્યાં ચાલશે નહી ત્યાં ક્યાં સાધન કેવા જોશે કુંડલી કુંડલી <laughs> <ucking> <laughs> <laughs> <kit> <speaking> <NOISE> હજાર હજાર રૂપિયા એટલે આવી તોફાન ખાતા